चालीस नवमी ने शनिवार तारीख पच्चीस सारंगपुर वतना शुरू ય નય સ્વામિનારાયણ આરે સ્વામિનારાયણ આરેયો સુધી પંચમી ને દિવસ ત્રીજી મહારાજ ગામથી સારંગપુર મધ્ય જીવા કાજર ના ઓરડા ની ઓછરિયે શ્રીમદ ભાગવત માં કહ્યું છે તે બદ્રિકાશ્રમ માં રહ્યા તથા આ ભરતખંડ ના સર્વે મનુષ્ય ના કલ્યાણ ને અર્થે અને સુખ ને અર્થે તપ કરે છે ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગ ને વિશે કેમ નથી પ્રવર્તતા ભાગવત ના પંચમ છે એ ભગવાન તપ કરે છે તે તો તે પોતાના ભક્ત અર્થે કરે છે પણ અભક્ત અર્થે નથી કરતા કેવી રીતે તો આ ભરતખંડ વિશે અતિશય દુર્લભ એવો છે મનુષ્ય દેહ તેને ને જે ભગવાન ના શરણ પામે છે ને ભગવાન ની ભક્તિ કરે છે તે કૃપા એ કરીને મોટું તપ કરે છે અને પોતાને વિશે નિરંતર અધિક એવા જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઉપશ્રમ ઐશ્વર્ય ગુણ તેને યુક્ત એવું જે તપ તેમના જે ધર્મ જ્ઞાન ગુણ તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાન ના ગુણ યુક્ત તપ ને પ્રતાપે કરીને થોડાક કાળ જ અતિશય વૃદ્ધિ પામે છે અને તે પછી તે ભક્તજન ના હૃદય ભગવાન ભક્ત છે તેમનું જે ભગવાન તપે કરીને નિર્વિગ્ર કલ્યાણ થાય છે પણ જે ભગવાન ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી એવી રીતે એ પ્રશ્ન ઉત્તર છે બધા માટે કરે છે બધા નું કલ્યાણ કરો હતા ભક્ત ની વાત બે પક્ષ પડે ભક્ત બે ભાગ પાછા અમારા કલ્યાણ માટે સ્વામી તપ કરે ભજન કરે એમાં અમને ભાગ ખબર ભક્તિ માં જઈને આપડે તો થઈ સુખ નાખવા આપડે ખંડ ગણા પણ ભરત છે ને. ને કોઈ હનુમાનજી હોય રામી ભરતખંડ માં જે આવો એ બઉ દુર્લભ છે અને એમાં જો કોઈ ભગવાન નો આશ્રય કરી ભગવાન નું ભજન કરે તો માણસ ની જીવ શક્તિ અલ્પ છે એટલે એની વિઘ્ન ઝાઝા આવે જો ભજન કરે તો ભગવાન એની ઉપર કૃપા કરવા માટે પોતે બરાબર કરતા હશે ને રાત્રે મહેનત કરી છે બાકી બધું જોઈએ અલ્પ બુ પછી વધારો કરી દે છે જીવ ની ગતિ તો એવી જ છે હાજી હાલે આગળ હાલે તો હાથ ઊંચા કરે તો આપડે તપ કરે પોતા પણ જીવ એવો ઊંઘ માં પડ્યો છે ને આને ખબર નથી આને માટે ભગવાન તપિ માન છે ને બરાબર નો. હું આયું. પણ હવે આ જીવ છે એટલે આ ખાવાથી આપણે હું સમજ ભગવાન આપડા માટે તપ કરે છે તો આપણે કઈક પ્રયત્ન કરવો જોઈએ નકર આપડે કામ ન આપણે શાનો પ્રયત્ન કરવો હાલ ખાવા પીવાનો એ તો ચાલુ છે ચાલુ છે વચન અમારું છે બઉ મોટું નથી આવી ગયો એ તો આવી આપડે મહેનત કરવી પડે ને હા ખેડુ વાવી આવે ને હા એ વાવે એ જ ઉગે એવું નહી હો બીજું તો જાજો કે પાક આવવા દેતા નથી ઓ મોલ સારો ત્યાં લો જ્યાં લગે નાયુ ખડે લગે નાયુ વિમુખ ને પણ વિમુખ ને ઓળખે કોણ વિરાજ રહેતા હોય ને વિમુખ હોય એની વડ આવી જાય એટલે ઓઈ લો બિચારો ખોઈ થી ફળે નહી માલિકા વધે ને કોઈ જ ન વધે તમે ચોક માં ઉભા ઉભા ગમે એટલું પાસણ કરો ધ્યાન કરવા બેસી જાવ એટલે બીજા કરવા મને તમારે હે મંદિર છે ત્યાં તો બધા ખડ માં ખવાઈ ગયા અને અજ્ઞાની જીવો એને બિચારા ખબર નથી એ તો મંદિર મંદિર મંદિર પૂજા કરે હે હારું છે આપડે બીજા મંદિર નહીં થઈ આમ ને આ એક જ મંદિર ગયું છે એવું જ ગોખાઈ ગયું છે બાપ દાદા એ લડી ને કઈક મેળવું રાજ કઈ ન કરે લડવું તો નહી પણ આ ધ્યાન ન હોય એટલે રાજ રહે ભગવાન આપણને જન્મ લીધો કઈ કરવું તો કઈ છે બધું હેલ ફતુર બીજું ત્રીજું જે નબૂલ કેવાય એને છોડવાનું છે એટલે સારું તો રક્ષાઇ ગયું નિંદુ મોલ રક્ષાઈ ગયું પછી હું આવ્યું ભાદરવા સુધી છઠ ને દિવસ સંધ્યા સમય શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાજર ના ઓરડા ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત ધારણ કર્યા હતા જેમ જેમ સુમ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વર નું ફર પણ જણાતું જાય છે અને ભગવાન મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે જારે એ ભક્ત પોતાને માને ત્યારે ભગવાન તે તકી પર ભાથે છે ભગવાન ભગવાન નો મહિમા જાણી શકાય એ વધારે કદાચ ને બોલે ખરો પણ અંતઃ કર્ણ આવી ન શકે એટલે પોતાની જેટલી આગળ આગળ સ્થિતિ થતી જાય એટલો જ ભગવાન મહિમા એના હૃદયમાં આવતો આવે છે મા હું પે જાગ્રત સ્વપ્નાને સુસુક્તિ પોતાને દેહ રૂપ માને તો ભગવાનને ત્રણ અવસ્થાથી પર માને અને પોતાને ત્રણ અવસ્થાથી પર માને તો ભગવાનને એના કરતાંય અધિક માને આપણે હું માનીએ ત્યારે આપણે હાલ તો મોટો થઈ હે આ જોઈએ પાછે એકાયો પૈસો છે હા અને આની પાસે નથી ને ખરીદી ક્યાં થાય અને કાઢી નાખશો તો નુકસાન તો આપણને હે મનુષ્ય દે છે સૂર્ય ઉભે છે પણ એ મોક્ષ માં ઉપયોગી થાય ને આપણે મોક્ષ માં ઉપયોગી આ થાય આજે અને દિવસ આપડી આવડતા ને કાપતો જાય પુનરૂપી રજ પુનભી પુનરભી રજની એક રાજરભી રજની રાજા એમ અફસોસ નથી કરતા કે એક વાર જમ જ છે એસી થયા અરે થયા ગયા એનો વિચાર કોઈ કરતો નથી જાગ્રત સ્વપ્ન એનો સાક્ષી પોતે હોય આપણે પોતે ભગવાન સાક્ષી બને સાક્ષી એટલે શું જોનારો એટલે શું અઘટિત હોય તો ઘટિત હોય જાગ્રત માં ભૂલ નો કરે સ્વપ્ન માં કરે સુશુપ્તી માં ન કરે તો અહીંયા પોતાને માને ભગવાન ને ચાર મજા આવે કેમ થયેલા બધી થાય ંગાબાદ ને હૈદરાબાદ ને એ તરફ ક્યાંક રેલવે માં જતા હતા એમાં કોઈ નવીન જ મેો દઈ છો જવો તો ખાડો પણ મળી ગાડલી હતી માલિબા વસે એક ઠેકાણે હા કરી એટલે હું ફરતો ડબ્બામાં ક્યાં બે મારે આ એમ દેવો દે મેં જામ ઈયા હોય તો લાબો થા શી હોય ખરો જા સર મોઢિયે કરે ઈ જા પેસેજ જલાવો અમે ધ્યાન પર થી લાગે કોઈ ભાઈ આવી જાય ને હો તે પાછળ હું ખરું પાછળ બમ દીક ભાઈ આવી ઈ તો તોણ આ રીત તો જાય હોય તો એમને અંદર સુશુ અવસ્થામાં પોતાના સ્વરૂપ ને ન ભૂલે તો એ ભગવાન ના ત્રણ ભગ્ય પર મહિના જોવું જાગૃત્ર ભગવાન એટલે જો એમાં આપડે સાધુ તમારી પાસે બેઠા એમ નઈ મનાયની વાત નથી કેતો હજી પૂરી સમજો અને સાધુ થઈ એમ તો મનાય ગયો ને પુરુષોત્તમ તો નથી ઓળખતો આટલું સાંસો તો આટલાથી પણ જાણશે ને અને કોઈ મહેનત કરતું નથી રોટલા કરતા હારા શોખી જાય રોટલું કરતા સુખી જાય તો માન આવી જાય બધી આવડે ત આવડે ને હું એકલો જ આવું વખાણ ન કરું શબ્દ ને વાણીના લીલા આપણે, તો સમજે એ કઈ નો આવે એ કઈ પાંચ નો આવે તમારે લેબોરેટરી ત્યારે જેમ જેમ સુખ માં થકી જાય છે તેમ તેમશ્વર નું પર પણ જણાતું જાય છે અને ભગવાન નો મહિમા મહિમા પણ અધિક અધિક ગણાતો જાય છે જયારે એ ભક્ત પોતાને ભગવાન સ્વપ્ન અને વાત એટલી કરતો હોય જાણે ભગવાન જાણે ભગવાન અચ્છા ભગવાન માનતો હોય ભગવાન નથી દ્રષ્ટાંતિ તેમાં તારે ઘરે હું આગળ અહીંયા આવડા બેઠા બેઠા ઓહો અમારા કુટુંબ માં એક છે એમણે ભગવાન ને જાગ્રત સ્વપ્ન ને સુસુપ્તી ના સાથ થી જાણે અને જયારે પોતાને જાગ્રત સ્વપ્ન સુસુક્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર પાસે છે દેહરૂપ છે એ ગમે એટલી વાત કરાઈ દે પણ આગળ ન હોય આ તો સમજવાની વાત હ ઠીક છે જેને જ્ઞાન નું અંગ ના હોય મૂળ ભાવે ભગવાન આવે એટલું પાર થાય આવે એટલું માને તો ભગવાન પણ આ તો મને આડો આવે અને તમારા જગત બહુ એવા હોય જરાક માં જોવા જાવ ને ખબર દૂધ જતો જતો દૂધ જતો અને સગંધી બેઠા હોય ઈ મને આ ડાક્ટર બોલાવ્યા આ ડાક્ટર બોલાવ્યા તેમ તેમ હોય તો આમાં મંગવા વધારે જીવ થયું એટલે આગળ નથી પછી જેમ જેમ સુધી દેહ થી પર જાય ભગવાન અને મહિમા પણ વધુ વધુ સમજતો સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ જાય ઉપાસના આવે ત્યાં દ્રષ્ટાંત છે જેમ જેમ સમુદ્ર છે તેને વિશે કેળી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે મનુષ્ય પશુ ઘોડા હાથી તથા મોટા મોટા મગર મચ્છે સમુદ્ર નું જળ પીયા થાય છે મોટું લજુ હોય તે તે જીવ તે તે પ્રમાણે સમુદ્ર મહિમા વધુ જાણે છે વળી બીજું દ્રષ્ટાંત છે જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે ઉડે, ઉડે, સમળા જરાક પવન આવ્યું હોય તો આકાશ નો મહિમા કેટલો કે જેમાં એ નીચે આવે ત્યાં સેવાય જાય અને એનું ઈંડું એમાંથી બચું એવું નીકળે હાથ હાથી ઉપાડીને બે પાંખ માં નવ હાથી ઉપાડી ખાઈ પાછું અને ગરુડ તો એની ઉપેર એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ પામતો જાય બોલો હા પક્ષી નું આવ્યું ને આંદોલન અને ખેડુઓ હોય ને ઉપલેટા વિભાગ માં જાવ ને એવા લાંબા ખેતર હોય બળદ પાસે કાગળ ઉપર લીટા તાણેલા હોય તો સીધી લાય અને લીટો જો નો થાય હોય તો હું જાને તું ભાઈ ના થાય બળદ પાસે હાથી અકાવે અને બસો બીજા નું ખેતર લાંબુ હોય પણ પાછો વાવતો જતો હોય હાથમાં પરોણો હોય ઉઠી ભરતો જતો હોય અને હાલતો હોય અને પાછળ ઉતાવળો હાલ તડું એટલે ઈ એ ધ્યાન રાખે ભણેલો કાગજો ને પણ એને તમે શેર ની કઈક દેખાડો તો ઈ તો અમને ના આવડે ના પાડે ને એના વેપાર ધંધા રોજગાર નું કામકાજ હોય ના પાડે એમાં એ કોસો થઈ મોટા ઠેકાણે હોત અધિપતિ થઈ જાત ક્યાંક નો પણ સરકલું એવું મળી ગયો ને ત્યાં ત્યાં રહી ગયો હું એ નાનો હતો આપણા નાના સાધુ ની ભેટી હું રોટલા કરું તો જવું આવે બીજા હોય કોઈ અને મિનિટે મિનિટે રોટલો તૈયાર કલાક ના હાથ રોટલા લઈએ આવડે ને તો કોઈને આવડે તે દીદી મારા વખાણ કરે તે દીદી નાની ઉંમર હોય ને મને આનંદ આવે રોટલો ઉતરે તમે ન બોલતા જવું વજ્રંબુ ધ્વજ કમળ અંકુશ અષ્ટકોણ શક્તિ વૃદ્ધરેખા વ્યમ ગૌપત ધનુષુ ભગવાન ના શરીરના ટેવ છે એટલે આ તો કેવું છે શું ખેતી માં કુશળ થાય વેપારી વેપારમાં કુશળતા પૈસા મેળવવામાં વેપાર થી નહી મળે ખેતી થી નહી મળે અમલદારી થી નહીં મળે પ્રધાન થાય એ નહી મળે એ તો પાછી વૃત્તિ વાળવાની વાત રહી જગત ભાવ ઓછો થશે ભગવત પ્રવ વધશે ઘરેથી નીકળ્યા છોકરો બીમાર અંધકાર જો બધા ક્યાં આ મારા નામ દર્શન જવું અરે પણ આ જોતા નથી ઘર વાળા અહીં ગયો નીકળો તમે હાજી લેજો ને હું જાઉં છું છોકરો હવે તમે એમ કરો બધા મળીને દેખાયા ખરી નાખ્યું પણ હું તો જાઉં છું બસ હું જોઈએ ખોલી કાઢો બોલો બોલીએ નું બોલીએ હું હાલે નીકળે નોકાળવણી લીધી નથી એટલે આમાં જો કઈ ધ્યાન લગી પોતાને દેહ માને ભગવાન ને એ પણ માને અને પોતે સ્વપ્ન સુપતિ દીધી પર પોતાને માને ત્યારે પ્રભુને ઇઠ આપે જેમ જેમ આગળ જાય એમ પરંતુ સમુદ્ર નું દરિયાનું પાણી પીએ એક દરિયો કેવડો થી કેટલું કહે તે મચ્છર પૂછે આકાશ કેવડો એનો ભેડ ગરૂડ સુધી ના એમ ભક્તું માં ભેદ હોય છે બધા આકૃતિ ભક્ત તરીકે બરાબર પણ ધર્મગુરુ કેટલે તમે પોચ્યા છો સરવાળો પડે કેવી રીતે બંધાવી શકે માલી કેવળ ભાવ માં અને આ જ બધા ના રાગેશ માં કુક કામી જાય બળિત્રો વધી લઈ ગયો નથી બળિત્ર પૂર્વ ના કોઈ લાગે છે એમ બોલનારા મળે અને કામ હવે કાળા બજાર કરી લેવા દેવાય ના હોય આ જગત કર્મ બાંધે છે આપણે સાધુ થયા આ વિચાર જરૂર માગ્યો પણ આ જગત નજીબી બાબત માં હું વિરાદ કરતા હોય હવે જે વિચારો હું જોઈએ મા પાછું આવડી વાંચે સાંભળે બજારનો પાઠ કર્યો એકસો આઠ કર્યા અરે ભાઈ એક હજાર ના આઠ કઈ કઈ થોડું આવે એ તો કેળવણી આવે તો આવે પણ એને સમજે એને ખબર પડે એમ ગોવિંદ પછી હું જોઈએ હું આટલું બળ કરીને બોલું છું બોલાય નહી હો અમે જોતા હોતા જ અમદાવાદ માંથી ડ્રાયગઢ જોલા ક્યાં જ બેઠા છે મહેનત કરે છે બધા અહીં હૈલા છે એ મેનતું છે ભગવાન કરી અને જેને પાંખ ને વિશે વધુ બળ હોય આકાશ નો મહિમા વધુ જાણે છે અને પોતાને વિશે ન્યૂન પણ જાય છે તેમા મર્યાદિત પ્રજાપતિ કે તમે એટલા બધા ચોપડા લઈ ને આવી જ્યો ચોપડા લઈને નથી આના એટલું કરવું પડશે તૈયાર થાય અને ધક્કા ખબર ગમે એટલે ખબર છેવટ માં કઈક તમારે લેતા હોય હવે અમને નહીં ખબર પડે તમે કરી નાખો ને મળે તો ગરમ છે આ નહી ગરમ છે આ નહી ગરમ છે એટલે બે સમજી લે સમજી લે છે ને છેવું પડશે એવું નથી અને જાતે માં આ તો આટલી જ છે જગત ભાવ ઓછો કરવો ભગવત ભાવ વધારો જગતભાવ ઓછો થાય અને ભગવત ભાવ થાય એટલે કજીયો પેલો હોય જાય જ્યાં કજીયો છે ત્યાં જગત ભાવ થાય એ આપણે વિચાર અમારે તમારે મંજાય કરવાના આમ ને આમ ને આમ ને જગત આખું ભીજ હેડુ હાથી આમ તો હોય ને એને તો આવડતું ના હોય પણ કરે એને ભૂલ કાઢે બસ આ જીવ નો એક સ્વભાવ હો અને એમાં એ પોતાનું ડાપડ માને હા અમે તો બીજા ખોટું બોલી પાસે તું એકલો જળ હોય તે આકાશ નો મહિમા વધુ જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણ સમજતો જાય છે પેલો કોણ કોઈ માણસ પોતાને ઓછા માનવા શીખો આગળ જાય છે જે માણસ પોતાને હાથો માન્યો એટલે એ દિવાલ હું બધું લખેલું છે ત્યાં છોકરા ને માટે આપણે માટે ને છોકરા ને માટે આપડે બના છીએ નમી જઈ તમે ઓલી વાત કરી બીજા દ્રષ્ટાંત દિયે એમ કીર્તન ની કડી યાદ આવી ગયા એ તારે માથે નગારા વાગે મોતના રે બેઠા સ્વામી તમે આમ કો છો તે આમ નો લાગે કે નો લાગે આમ જ લાગે નગર આની માથે વાગે આની માથે નો વાગે તે ઉલટ બો આધા અને એ કઈ ખબર નહીં પણ બઉ કઈ તો પોતાની ભૂલ કોઈ ઓળખતો નથી બીજા ને સુધારવાનો પ્રયત્ન કરે એટલો પોતે સુધરી જતો હોય ને તો જગત આખો સુધરી જાય પણ ભૂલ કરે બોલો અને પોતાની વિશે ન્યૂનપણ સમજતો જાય મર્યાદિક પ્રજાપતિ ની પેટે અલ્પ ઉપના વાળા ભક્તર જેવાનું માધવસિંહ સોલંકી ને મચ્છરિયું કઈ પછી આપડે ક્યાં થઈ પછી એનાથી મોટા એનાથી મોટા એના મોટા જેવા છે અને વિરાટ પુરુષાદી અધિક ઉપાસના વાળા ભક્ત તો સમળા જેવા છે અને પ્રધાન પુરુષ ની પેઠે અધિક ઉપાસના વાળા ભક્તતો ચિંતાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિ પુરુષ ની પેટે તેથી અધિક ઉપસના વાળા ભક્ત પક્ષી જેવા છે એ સર્વે ભક્ત જેમ જેમ વધુ સામર્થિ ને પામા છે તેમ ભગવાન મહિમા વધુ વધુ જાણતા ગયા છે અને જેમ જેમ વધુ સામર્થિ ને ગયા લખનારો હારો કોક નો એના થી મોટા હોય તો એને હારા કોક નો ખબર પણ તમે એ પુસ્તક ના ગમે એટલા વખાણ કરો પુસ્તક એમાં ભગવાન ની વાત છે એનીચલા કક્ષા એના બધા વાત આવી હા અને ભગવાન તો ઈથી અપાર ને અપાર ઉપર રહી છે અનંત ભક્તો અનાદિકાલ એનું ભજન કરે છે કોઈ ભક્ત ઈ ભક્ત કરતા શ્રેષ્ઠ હોય અને જે રીતે માનતો હોય તો એને એટલું આપી દે તો એને તો એમ દેખાય ગયું તો બહુ નીચો અને ભગવાન તો હજી આગળ મચ્છર ઉડે ચકિયા જેવા દેખા એવાના ફરતા હોય માલિકાલ એને ખબર છે કે આકાશ બઉ મોટું હતું એને આપડે ભણતા કુવાના દોઢકા વાત આવતા તો પણ આથી મોટો આથી મોટો દરિયો હતો હશે એ ખેડે જીવ પ્રાણી માત્ર પ્રભુ ના ગુણ ગાવવાનું ગાવવામાં દેટી ઠેકડા મારી લેવા સાહેબ થઈ ગયા તમે